This little more પેલો આપણી છે ને કે મતી જ્ઞાન અને સૂત જ્ઞાન એ છે તો કેવળ જ્ઞાન માટેનું કારણ છે अवधि ज्ञान मन परिज्ञान समझू जरूर, जरूर आप जो ज्ञान आप કેવળે જેવું થવું છે એમાં આ જ્ઞાન ના હોય તો ઘણા બધા આવે હેલ્પિંગ નથી અટકી છે કે એવું નથી એના વગર કેળ અટકી છે કે એવું નથી સાધારણ પ્રકાર નું મનો પ્રકરણ છે એવું ના હોય સાધારણ પ્રકાર નું જરૂર અને મત જ્ઞાન જ્ઞાન કમ્પલસરી છે કયા કરીએ એ તમારી બાબત નામ કઈ રહ્યું છે ગૌતમ સ્વામી નો દાખલો છે ને એ ગૌતમ સ્વામી જયારે સ્વામી નું નિર્માણ થવાનું હતું वक्खते विहार करने मोकलयावक सामयिक में बैठो तो ये गौतम स्वामी आता तो खबर पड़ गई एज्ञान तू गौतम स्वामी ने नतक्षा मैं साबलु छूप प्रश्न प्रश्न गौतम स्वामी ने पी ए तूटी गई किवल ज्ञान थान न केवल ज्ञान थी गय ભગવાને કહ્યું જુદા જુદા બંને જુદા જુદા છે ભગવાને તો એમ જ કહ્યું કે તમારે મનની પરિસ્થિતિ આખી જે હોય મનની જે અવસ્થા હોય બધી જાણો એ મને ફરી જ્ઞાન આ જે વ્યાખ્યા કરવામાં આવે છે તે એવી નથી એવું કે આપડે વ્યવહારમાં લૌકિક એવું કે સર મનની પરિસ્થિતિ શું કે તમે સમજી શકો સારી જ્ઞાન જ એવું છે મને તો જ આવ્યું છે હોય છે જાય અવધી જ્ઞાન નથી આમ ન એને કુ ને કે છે દેખાતું માણસો થાય એ તો બાર છે જગત તો છે છે આપડે જીવન જીવીએ છીએ એનો પર્પઝ શું છે નાનો <laughs> ફેક્ટરી <laughs> જીવન આ લોકો નો જુઓ અને સરકાર ના પીસા નું ગાડું ચાલે તમાર ઇન્કમટેક્સ નું આ બધું હાથ જવાનું વેપારીઓ ઇન્કમટેક્સ ઇન્કમટેક્સ ઓછો અપાય તો એવું ફાડી કાઢે તમે કેમ ઇન્કમટેક્સ વધાર લેવાય તો એવું ફાડી કાઢો ભુજંગરાવ દેસાઈ ભુજંગરાવ દેસાઈ ભુજંગ નેટિ પ્લેસુર મૈસૂર મૈસૂર વડોદરા હતા હમણાં આપડે દાદા કે ખરેખર તમે ભોજન રાવ છો તો તમને શંકા પડે છે કે પૂછે અમે કબૂલ કરીએ છીએ ભોજન કરાવ છો ઓળખવાનું સાધન તમને તમને ઓળખવાનું સાધન ભોજન કરાવો ખરેખર તમે કોણ ખરેખર તમે કોણ People, want you can but you know who, who are you. Nobody knows એમને એવું લાગે છે અત્યારે હું કહું કેવું કઈ ચાલતું હુ એમ આઈ એ જે પ્રશ્ન થયો છે ને એ જાણકાર ઉભો કરેલો છે જાણકાર માણવો છે જાવા થી પડે જીવન નો હેતુ બધું છે આ જગત શું છે અત્યારે ત્યાં પધન એવું લાગે છે હમણાં નોઝલ ઇટ સેલ્ફ ઇઝ ધી પઝન ઇટ એ સેલ્ફલ નો સોલ્યુશન That means no solution. Mm. The world is a puzzle itself. God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence there. Only scientific, circumstantial evidence. If I guess. સમજાઈ જાય ને મારી વાત સમી પછી બે જાય બબ્બે મહિના ત્રણ ત્રણ મહિના થી બોલે જ ને બને ના બને પણ સોલ્યુશન તો હોવું જ જોઈએ નહીં સોલ્યુશન ના હોય તો એ જગત જ નથી હું જેવા માંગુ છું સોલ્યુશન જેની આગળ ફરી સોલ્વ કરવાનું રહે થાય ને સોલ્યુશન જે આવ્યું સોલ્યુશન કરવાનું સોલ્યુશન એ કે છે કે સોલ્યુશન થતું નથી એ તો મન થાય એ કે છે મન સીમિત છે અને આત્મા સીમા નથી કે આત્મા થી થઈ શકે બાકી મન થી કે બુદ્ધિ થી થઈ શકે નહીં ના મને મને મને જ અસીમ છે મન સીમિત છે મનુષ્યો નું મન અસીમ છે એટલે આખા વર્લ્ડ ની પાર જઈ શકે એટલું બધું મન છે અસીલ છે પણ ડેવલપ થયેલું હોવું જોઈએ જેવા પણ કે જેનું કે છે ડેવલપ થયેલું છે પણ તે અમુક હદ સુધી એની લિમિટ થઈ જાય છે કે આઈન્સ્ટીન એ પાર ને સમજી શક્યા નહીં આઈન્સ્ટીન જ્યાં ગયા ત્યાં સુધી પોતે ત્યાં સુધી વાત દેખાડી બધાય જ્યાં જેટલું જોયું એટલું કહ્યું કે આ પ્રમાણે છે તો એટલે રિલેટીવ ને રિયલ રિયલ ને જોઈ શક્યા નહીં પણ રિલેટિવ ઉપરથી સમજી શક્યા કે રિલેટિવ છે થિયરી ઓફ રિલેટીવી પણ રિયલ ને જોઈ શક્યા નહીં રિલેટિવિટી ઉપરથી એમના મનમાં એમ ભાર થયો ધેર મસ્ટ બી રિયલ તો એ કે છે કે રિલેટિવિટી એને એમ ખબર પડી કે વોટ ઇઝ સીન ઇઝ નોટ એકચ્યુઅલ વોટ ઇઝ સીન ઇઝ નોટ એકચ્યુઅલ સીન ઇઝ નોટ રિયલ જે દેખાય છે એ રિયલ નથી હા all these aaj aa panch indriya diye anubho ma aave che aatma dekhay che ganti samblay che nakshinges all these are relative, separate, related, relative and, uh, to smith like this dekhado jo ho Odisha missin the impact of our own mind what i see melody what these are what is this over to this itu khali impact to tene impact to solve ye kehte ke માણસ જોવે છે એના પર આધાર રાખે છે હું જોઉં એક વસ્તુ રીતે જોઉં પછી રાખે છે આ બધા જો પરમાનન્ટ જોયું તો આવડ્યું એ તો દરેક ના પોતાના મનની સ્થિતિ ઉપર આધાર રાખે છે જે લોકો જેને લોકો આપણા લોકો સુખ સુખ નથી કલ્પિત સુખ છે છે કલ્પના છે કલ્પના આરોપિત ભાવ છે જો આપડે આરોપણ કરીએ લાગે સુખ લાગે તમારી લિમિટ ઈચ્છાઓ બધી મૂકી એ બધી બધા કરાય એટલી કાઢી પછી એના મારી ગયા બધા મારી ક્યારે કાળી પડશે બધા ખાવી પડશે દુઃખ થાય ખાધું સત્યુ કે ત્યારે એ તો પછી કે ભાવે દુઃખ જ થાય ને પછી પછી દુઃખ પ્રશ્ન ઉભો થાય એટલે જે સુખ જે સુખ ન થશે અને જે દુઃખ થયું તો એ સુખ જ ન આ એક વાત સમજી લોક ની વાત આપણે કરીએ છીએ એ સુખ જયારે વધારે આવે અને ત્યારે સુખ પરિણામ તમે આ પુસ્તક બધા વાંચ્યા સાચ્યા બધાના દરેક ના અભિપ્રાય મળતા આવે એનું સોલ્યુશન પૂછે છે આ પઝલ નું વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સાલ્સ એનું પઝલ નું સોલ્યુશન શું છે There are two viewpoints to solve this puzzle. The wall is imaginary start there are two viewpoints to solve this problem. When they look view wide on the end view. What is the value of this? In the two points and real view point you are able to solve it. માન્યતા છે એ રોંગ બિલીફ છે આવ મારે અંદરથી જે કઈ આત્મા છે જે પ્રેરણા થાય છે એ પ્રેરણા આત્મા કરતા નથી દયા કરવાની પ્રેરણા કરે છે દાન આપવાની પ્રેરણા કરે છે અને ચોરી કરવાની પ્રેરણા કરે છે તો ભગવાન આવો હોય તમને કેવું લાગે ભગવાન અને ઘડીમાં ચોરી કરવાની છે ઘડી માં ને ગા ભાઈ ઘડીમાં આમ કરવાની છે કોણ હિમાલય માં વાવાઓ બધા તો આ મુખા પડી રહે છે જડે કરે આ જડે વસ્તુ નથી એટલા માટે એની અસર ના કારણે આમ બને હા ડેવલપ થતો થતો આવેલો ભાઈ ડેવલપ થતો ડેવલપમેન્ટ થાય અધ્યાત્મ ડેવલપમેન્ટ થતો આવ્યો હોય ત્યારે ફોક આવું થઇ જાય લોકો મને પૂછે છે કે આ તમને કોઈ પણ મનુષ્ય અમુક સ્થિતિમાં હોય અમુક કાળે તો એ જે સ્થિતિ છે એ આગલા જે જન્મો આગલા જે ભવો થયા હોય એનું કારણ હોય છે અત્યારની જે કઈ સ્થિતિ છે માણસ ની આખી લિંક છે આખી લિંક છે કશું યાદ નથી આવતું પાછલું કશું યાદ નથી આવતું પાછલું યાદ આવે છે માણસ પાછલું યાદ ના આવતું હોય તો બચ્ચા બચ્ચું હોય ને આવે ને આવડે બધીસ કરી કઈ ને આવેલો બધું યાદ આવડા આવડા છોકરા માર લઈને આવે છે આવડા છોકરા છોકરા માર્સે આવે આવડા આવડા છોકરા અને ફાધર શું કે ને જે ગયે બાપ બૌ કહ્યું પછી પછી ઘરના કારખાના ટાળું અને ચાવ્યું નહી આવડતી પછી બાબાનું શું કહું બાબા બોલ જય સચિદારા ને આવડી જાય ને લગન માં સાહેબ આવ્યા હતા તે છે ગોવાના જ સર ગુજરાત બઉ સારું છે આ તો બધું ટેમ્પરે એડજસ્ટમેન્ટ છે અને તેમાં સારું ખોટું તો આવી બુદ્ધિ તમને અવરું ઊંધુ દેખાય દેખાય કરે કે આ ત્રી વર્ધી પૈમ સારો હતો અને એક ગરબો કહ્યું કે આ ભાઈ મને આવું બોલતા હતા કે બિઝારત કરત થઈ જશે. ના. હે ભાઈ લોકો ગણ કે કિમત. વાлда લાઉડ થઈ જબર આવું. ઓટોમેટિક ચાલે. ઓટોમેટિક ચાલે. ઓટોમેટિક મશીન ચાલે. અત્યારે ચાલે છે મારાથી થાય છે એટલું કરું છું કેવું હા જે કે પુરુષાર્થ સારું બધો પ્રારંભ છે બીજી બધી બાબત માં પુરુષાર્થ નું કહી શકાય નહીં એક જ વાત કહીએ તમે જે અત્યારે અહીંયા તમે સાધુ આચાર્ય કરે છે જગતગુરુ હોય હમસ્તા સમજ બધું ચાલ્યા કરે છે ગાડા ચાલ્યા કરે છે ઓટોમેટિક ચાલ્યા કરે છે કચ્છ રાહાદે પુરુષાર્થ હમજે તો ભગવાન થઈ ગયો જે સાહેબ પૂછત કરે છે એમને યાદ નહી રહેશે બોલ પૂછત બી કરી રહ્યા છે ક્યાં છે પૂછામ કોઈ આવો મત પરવે નહી યાર હું બોલવાનું નથી આ બોલવાનું નથી આપે એ બધા સમજણ સમજોમેટિક મુદ્દો ત્યાં છે જીવન એમનો જે પેલા મૂળ પ્રશ્ન છે એ મૂળ પ્રશ્ન ની વાત આવે છે ઉત્તર મેળવ નથી અત્યારે એક માણસ છે એક વાતો હોય દાપણ એવું હોય વિનય એવો હોય બધું હોય પણ આજે પછી થાક્યા હોય સીસીપીધારે કેવા થાય એ જો તમે લગાડે બીજું તમારા બીયર એજ નથી વાતો હવે એ જો તમે સીટ સ્ટાર કેવા થાય દેખું જન કે ઇલ્યુઝન થાય બધા ઇલ્યુઝન થેન્ક યુ હે ઇલ્યુઝન થાય ઇલ્યુઝન બધા એ ઇલ્યુઝન થાય આમાં ઇલ્યુઝન થાય કે એ કેબ કરે છે એ નોસ કરે છે એટલે પોતાની અવસ્થા ભૂલતા જાય છે બધા પોતાની જાગૃતિ બધી દિન થતી જાય છે અંધત તો ઉભું થાય છે આ જે દારૂ પીધેલો બધું ભાન ભૂલી જાય છે દારૂ પીને એવી રીતે અધ્યાત્મ માં પણ લોકો બધું બહાર ભાન ભૂલી જવા માટે આ મો નો દારૂ કરેલો છે તે ઉતરતો નથી આ ઉતરેલા બોલ્યા છે કેપ માં બોલ્યા બેભાન પડે બોલ્યા તો આજે દારૂ ઉતરી રહ્યા છે ત્યારે આ હેતુ આ જગત નો શું હેતુ છે શું છે આ દારૂ ચડેલો ચા પેલો પેલો દારૂ નો દારૂ છે અને આ મોહ નો દારૂ છે મોહ સમજ ને પેલો દારૂ જરા હેલો હોય ત્યાંની કોઈ બે ત્રણ ઘડા પાણી રે ઉતરી જાય ઉતરે જ નહિ હિમાલય માં રસોઈ કુત નહીં સાહેબ હમ હમ જયારે હમ જાય ત્યારે પરમાત્મા થયો છે પરમાત્મા થતો નથી જાગૃતિ નથી લાયા છે હું આજે બોલું એ કોણ બોલી રહ્યું છે એ જ હું શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું ફળના લોકો બધા અને શી જરૂર છે દારૂ ઘરે હોય છે વગર દારૂ ઘરે ચાલે છે થોડી વખત જગત ભોલાવી થોડી ગયો કઈ હેલ્પ કરે છે કારણ કે આ લોકો જાણે છે કે આપણે માફા માં દવા પીએ તો માણસ મરી જાય છે ભગવાન ની જરૂર પડતી નથી ભગવાન જરૂર પડે છે ભગવાન એટલે બધા ભગવાન કઈ જરૂર કોઈ એવી શક્તિ છે કે જે શક્તિ અમને આગળ આગળ દેખવા રેતી શક્તિ ભગવાન ની નજીક બુદ્ધિ નું ક્યાં જગ્યા સ્થાન છે ભગવાન ની નજીક હા એટલે તમારું એવું છે હા એટલે બુદ્ધિ નથી તેથી મને સોલ્યુશન થઈ શું બુદ્ધિ છે સોલ્યુશન પૂરું નહીં થાય મહેતા સાહેબ કે ના મારી બુદ્ધિ રહે જ એવી છે એમાંથી એક હોય બુદ્ધિ ને જ્ઞાન માં કઈ ચેર હશે સાહેબ ખરો બુદ્ધિ એ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને જ્ઞાન એ સ્ટોક છે સાયન્ટિસ્ટન લાઈન થાય છે સાયન્ટિસ્ટ પૂછે બુદ્ધિ બુદ્ધિ ની ડેફિનેટ પૂરેપૂરી આપો વાવે છે रो प्रकाश के सूर्य नो प्रकाशी सूर्य नो प्रकाश अरीसो आई प्रकाश पड़े हाँ आत्मा नो प्रकाश અહંકાર ઉપર પડે છે અહંકાર કીધો મીડિયમ થ્રુ આવે છે બુદ્ધિ ઇમોશનલ હા માટે લાભ આવે